અને એક વાર્ક માં પ્રેમ રાખવાનો એક આઠ માં હૃદય ના થાય એટલા માટે પ્રશ્ન વકર તો થઈ રહ્યું ઘરમાં વકર પણ અડા આપે કીધું પણ જાણવા મળેલું આસપાસ થી અંદર અને ઘર માં નાચલ ની જો થઈ ગયું ને પ્રેરણા થવું એને સીધું થઈ ગયું જે તે રીતે રાત્રે જ ના થાય એવું કરું રાષ્ટ્ર ના થાય આ ઈરાબાની હાજરીમાં છે જરૂર ખુશ કરવાની ખુશ રાખવાની જરૂર ને દે મામ કે એટલે કોઈ એક્ટિવિટી પછી થી રહે આપણે ગયા તો ત્યાર પછી કોઈ એક્ટિવિટી જ નહીં ને એક્ટિવિટી અહીંથી જ બંધ થઈ જાય થઈ જાય એક્ટિવિટી એ બંધ થઈ જાય એક્ટિવિટી સ્ટેશન જ ન હોય સૌ સમજે બે ના અર્થ સમજવા કોઈ બોલી બતાવું હા હા ઉત્ક્રાંત એકદમ દેરા તો બસ દેરા આવી ઉત્ક્રમ એટલે જમી ગઈ દે એટલે જમી ગયું નહીં તો ઉદ્ભવ બે એતો જમી ગયું દે કાઈ હા છે એતો જમી ગયું પ્રસારવ બતા કે growth માં માલુ વેદાંત ની અંદર વ્રસ્ત્યો ને અંદર ની તરફ વાળવી એવું કીધેલું છે ઉપમ માં વેદાંત ની અંદર વ્રત્યો ને અંદર વાળવી હા એ વી વ્ય અંદર લઈને અંદર આવે છે પણ ખરો આમ નો હા થાય છે પણ ઉકક્ષમ છે એટલે અનુભવવા ને કદવાશ નથી મળવા કદવાશ બદલાય છે ની આ અસર એ નથી ક્યાં બને બાઉન્ડ્રી માં બને કોઈ મંદિર ની બાઉન્ડ્રી માં ઉત્ક્ષ થયા અને ઉત્સમ થયા પછી ઉત્તમ પછી ઉત્પસમ ઉત્સમ થવા થવા થોડો ઘણો દેતા ઓલયો આટલું લઈ ગયો દેતા બીજા બધા બધા છે એટલે આ ઓલો એટલો કઈ થયો સૌક્ષમ ને ઉત્તમ પછી પછી એકાંત નો આવે છે પછી એકાંત નો આવે છે આગળ બીજો પ્રશ્ન હા લોક એકાંત સુખે કરીને ભરે છે આખું કરી અપવાય બધું આખું રોગ ભરે જ રહ્યું છે તેમાં કોઈ અપવા ના ઉદે રસ્તે ભરતા માગે જ ચાલી છે પોતાના સુખ હતું તે સુખ ની ચાલી જ तेरे कान करी से पड़ा पड़ा। तो रहो ठंडक लगे तो है है आगे अपना रही जाए कई चलो सफेद हो એકાંતે છે બીજું વેદોપ સમાજમાં ચાર રાષ્ટ્ર પ્રજા છે આ તો બાંધ્યા છે ફાયદા માટે ફાયદા માટે પડે માર્ગ એવો એકાંત સિદ્ધાંત નું મૂળ છે જે જ્ઞાન નું મૂળ છે એ જ્ઞાન માં આવે જે જ્ઞાન એટલે ઉપસમ જ સુખ છે ઉપસમ સુખ છે જ્ઞાન માં તીક્ષ્ન ભારે આફત આવી હોય તે પણ નિરામ સુધારોગ ના કરે તો ઉપસમ કેવાય તો વેદના હોય તે પણ નિર્દા થાય અને ઉપશમ ના કરે એટલે ગ્રોથ માર ના કરે અરે તો વેદના વધી જાય અને કર્મ બધ થાય છે શ્રીમદાચંદ્ર પેલું છે એ તો બધા આગળ પણ આ થેલું વાક્ય છે એમનું છે મિત્રાંગ ના આનાથી શું છે જ્ઞાન કદાચ થશે દે ખુબ છે કેવું કેવા રાત્રે આવ્યા હતા કે ભગવાન ની આટલી બધી ભક્તિ કરવા છતાં ભગવાન ને લોકો ને મદદ નહીં કરતું અને નુકસાન કરે છે એ ગોડ ઇક્રિયા છે એ મદદ તો કરતું નથી પણ નુકસાન કરે છે હા એ ભાઈ કહે ને ભગવાન દુઃખે છે એમ લાગે ભગવાન દુખ થાય છે એની માને એક નો એક છોકરો ભગવાન કેટલા બધા આરોપ મુક્યા છે ભગવાન હે ઓ ભગવાન ચલાતા હે આ ભગવાન થી ભક્તિ કરો કુંવાની ભક્તિ કરો જે શરાવ છે ને એ તો પછી ભગવાન થી ભક્તિ કરો ભગવાની ભક્તિ ભગવાન ભગવાન મારું તો ભગવાન ની ભક્તિ ક્યારે હારી તમારે શક્તિ વસ્ત્ર હારું કરો શક્તિ હતરવા માં છે શક્તિ અત્રે ઓળખવાનો પ્રયત્ન કરો ઓ ત્યાં વખતે ભક્તિક વાળી કરો એના કરતા મૂર્તિ નીકળી મૂર્તિવાળી કરી ભગવાન ને ઓળખો ખરા ઓ ત્યાં વગર ભક્તિ ને તો ભગવાન એમને શું કહેતે ભગવાન એમને શું કહે ભાઈ ના ક્યો અરે ધન્ય સાતે વખત કરેલા છે કે ભગવાન યાદ આય ને સા કે દવા કહે છે કેમંત તમને કે ભગવાન યાદ આય ને સા મરી ગયો તે આઈ ગયો કે ઓકે સાબન આઈ ઉર બધી છે ઠીક છે હે હા આ તો લોકો ભગવાન ને હોશિયાર કરી વાત ભગવાન ઓનલી સાયન્ટિફિક છે આ અને ભગવાનિસ્ટ ક્યાં રહે છે ઉપર રહે છે આકાશ આકાશ નું કોઈ બાપો રહેતો નથી એડ્રેસ લખાવો ઘર એવી દરેક જેવાળી એવી વિધિ તમારી મારી વ્યક્તિ અનેક ગ્રીએ તો જાત જાત નાના નાના દુર્વિધિ દેખાય દુર્વ ના દેખાય તેની ભગવાન રહેલા છે અને તે ભગવાન પ્રકાશે જ આપણ ખુશ પ્રકાશ પ્રકાશ છે એટલું બધું તમારા તમારા પોતાના કર્મ નો રિસ્પોન્સીબલ તમારું છે તો પડગો જ પડે બસ એ તમારું શું કેવું છે તું રાજા છે રાજા છે આપડે પ્રોજેકશન તમારું જ છે ભગવાન તો ખાલી પ્રકાશ આપે છે એ પ્રકાશ ના આધારે આપણે આપણે કામ કરી શકીએ ભગવાન ઉપકાર છે આજ્ઞા બીજા જીવનને દુઃખ આપીએ એટલે દુઃખ આવે એની આજ્ઞા છે તારે જો સુખ જોઈતું હોય તો બીજા જીવન સુખ આપશે સારું દુઃખ જોઈએ તો બીજા લોકોને માટે અને ભગવાન પ્રકાશ આપે છે એનો ઉપકાર માન છે ભગવાન પ્રકાશ ની ઉમદ્વા ભગવાન કોઈને મારતા નથી બધું પોતાની જોકમદારી છે ભોલ એની પોતે ભોગલે ની ભૂલ એ છોકરો મરે એ છોકરા ની ભૂલ નથી બરોબર ભૂખ્યા ની પાસે જેને દુઃખ ભોગવવું પડે તેની ભૂલ્યો હતો વાઇટ ભોગવતા હોય છે નામ પકાયો ભોગવતા આપશે કુદરત ન્યાય હોય છે બિલકુલ કોઈ ગાડો અન્યાય ના થયો કુદરતી એક સેકન્ડ ને પણ અન્યાય થતો નથી બિલકુલ ન્યાય જ થઈ રહ્યો છે તમારું સ્વરૂપ છે શું છે તમારું સ્વરૂપ ભગવાન છે ભગવાન એ જીવાની આ બધું કુદરત નિરંતર એક ત્રણ વાર અન્યાય કરતી નથી આ ન્યાય ને બચાવે ચારે ટકા ન્યાય થઈ ગયો ન્યાય માં કેમ છે આ વાર્તો અન્યાય થાય સરખા થાય પુણ્ય બંધાય નહિ અને પાપે બંધાય નઈ એવું કર્યું ને એટલે સરખા થઈ જવાનું પુરુષ દરેક જનમાં પુરુષ અને સ્ત્રી દરેક જન દરેક એ ખરું એના પરમાણુ છે આ બોડી પરમાણુ બને એટલે મોહ અને કપટ વધે ત્યારે સ્ત્રીમાં અહંકાર અને પિતાજી રામાણ મંદોત્રી ના દીકરી હતા તો જનકપુર માં પારણ કેવી રીતે શું પારણ સિવ મંદર એ દીકરી હતા ત્યાં જનકપુરી માં કેવી રીતે ગયા બધા ઇતિહાસ છે જ લાબો સરસ કામ છે મંત્ર માંથી આપણે આગ સત્સંગમાં આવો છો ને એ જબે થાય જેટલી આગ ના પાડો એટલું જાય જેટલી આગ ના પાડો એટલે ઉપસર્ગ એટલે બહાર થી કોઈ શીખવાડે લાગે અને આ કોઈ રીપન આપણે તમારી કોઈ પડ્યો એ ઉત્સર્ગ કહેવાય ઉપસર્ગ બાકી કોઈ દીકાવો નાખ્યો એ નાટના ની ખબર નથી કોની પણ નાખ્યું અને આ કોઈ ને પેપર તમારી પેપર એટલે ઉત્સેવાય એટલે બહાર થી દુઃખ આવે છે ઉત્સેવાય અને અંદર પાછી ઉપાધિ થાય પડે નિરતે બેઠા હોય ને ઘણી મારી યાદ આવ્યું ચિંતન ઉપાધિ થાય તે પરિષય કહેવાય સ્વરી લે એટલે તમે શુદ્ધાત્માના ભાવમાં રહો એ સ્વરીથી કહેવાય દેખાય એ બધા નો કર્યા ત્યાં ભજનો વાર વાર ક્યા છે કે માગું જન્મ ધરમ આવતા તેઓ મુક્તિ નું મૂલ્ય છેદ ઓછું આપે છે તો જેવા ઘણા બધા જ્ઞાની સંતો મુક્તિ કરતા છેદે ઉમટી કર प्रकाश तो, नहीं, पर और तो, ना एक तो आरी के जरूर ज्ञा से ज्ञा सब्दा એક વાત એ તો મને જ ના થાય એટલો ભેડ પાડવાનો આનંદ આવે કારણ કે ભગવાન જુદા આ માટે આપણે હવે શું છે આપણે આપડે તો એટલે थोड़ा आनंद क्या फेके कोई बाहर नहीं आनंद तबरूक गुदा रही है ज्ञानी बोले कहवाई हूं एक ना बोले हूँ ही बोले हूँ बोले ये ज्ञा कह पुरी हो वे के है से शब्दी करता मूर्ति पर गुरु पर मूल वस्तु पकड़ा सुखा बड़ा उभो करते घर सुख है જેને થાકેલો બાળ દો આનંદ છે ભક્તો એવું બોલે છે હા કૃષ્ણ ભગવાન ના ભક્તો જ બોલે છે બીજા નહિ બોલતા કૃષ્ણ ભગવાન ભક્તો જ એવું બોલે છે બીજા નથી બોલતા હા બીજા કોઈ બોલે નહિ તો મજા આવે છે બીજા અનેક સેંકડો આપણા જેવી આપના કરતા જરાય ઓછી કક્ષા નહિ હું માનું એવી જ્ઞાન નો તરફ ભક્તિ એ લોકો લખ્યું છે અને તે જ્ઞાન ની અંદર એકતા માં રહીને એના પ્રતિબિંબ રૂપે વિશ્વ ને વિભૂતિ હું એવું માનું છું એમ કે છે કે આ જે કે જન્મો જન્મ અવતાર જે વાત કરે છે એ ખાલી શાબ્દિક નથી પણ આ તો મોટી મોટી જ્ઞાનીઓ કે હું આપને એનાથી જ્યારે ઉતરતા નથી માનતો જ્ઞાની કોઈ સાચો જ્ઞાની ભલે જ નહીં જ્ઞાનીઓ જે જુદા બધા જ્ઞાનીઓ હતા આવું ગાય જ નહીં કોઈ માર સંપૂર્ણ સુખ સનાતન ભૂખ મૂકી અને આગામ પડે રોજ સરદાર રકડ પાસે ભરૂચ ભાગીર બોલે છે દુનિયા માં માને નહીં કે ભક્તો કરી લેવા માંગે છે ભક્તો ત્યારે આનંદ થાય છે સાધેલા છે ભક્તિ ની વાત બાકી મુક્તિ એટલે શું મુક્તિ નો અર્થ આવશે તો સનાતન ગુરુ કે સ્વતંત્ર સુખ દુખ નામ આપણે લોકો હું આ ગુમ કરે અને પછી થાકે તાર શું બોલે થાકે તાર માને પેટે માને પેટે જમવું છે ન કરતા વધારે દુઃખ છે भक्त हाँ जे बात करो छो आप ये साक्त है कक्षा ज्ञाक्त भक्त है તમારે ખરું કરાવવો માને પછી ગરમો એ ભયંકર ટુકડા ટુકડા હોય તો તમારે હા જે ખરું કરાવતો મારે કશું કરવું પછી હું આચરશું હું કેવા માંગુ છું હું જેવા માંગુ છું એ આપ બીજા હાથમાં લઈ જાઉં છું છે જ ને આપડી ભાષામાં કારણ કે આપણે હવે ચલાવ માન્ય માનું છું જરા એનાથી નીચા નથી કે હું છે આજે વાત કરો છો બધી બરાબર છે પણ હું જે ભક્તો ની વાત કરું છું એ જ્ઞાની ભક્તો વાત કરું છું આપના જેવા જ્ઞાની ભક્તો કે આપ જે आप जी भक्ति करोचो यी ए, ए प्रकार की एक कोटी भक्ति करे थे एवं ज्ञा भक्त करूचु साक्त बात नहीं करते क्या भक्त साक्त नहीं એક જ હોય શકે એવું તો જગત ક્યુ લાવો એક પાંચ પુસ્તક એ પાંચ પુસ્તક લાવો તો તમારે હાથ જ હોય જ્ઞાની ભક્તો અરે છું વાત માં શું સમજાવી જન્મ જન્મ આવતા ની વાત જ નથી આખી દુનિયા નું ભલું થાય દુનિયા નું કલ્યાણ થાય એ દ્રષ્ટિએ વાત નથી પણ આખી દુનિયા નું કલ્યાણ થાય એ હેતુ થી કલ્યાણ કલ્યાણ કલ્યાણ કરવાના માટે આ તો લાલ થી એના સુખ્યા માટે શું કલ્યાણ કરતા એ તો મોક્ષ પાવન આ તો એના સુખ્યા માટે આવ્યો તબેલો દુખ ને માટે બાવરિયા રીતે બધા કંટાળી ગયેલા માતા પેટે જમેલો માણસો હતો જ કોઈ ફરી જે નર્માનો હોય ચૂકી કહેવાય સતસ્ત્ર રહેતી કહેવાય અને જ્ઞાની ભક્તો હતા જ વર્લ્ડ માં પુસ્તક બન્યું કોઈ પણ જ્ઞાની હોય પુસ્તક ભગવાન કેરાય કૃષ્ણ ભગવાન કૃષ્ણ એક વાર પુસ્તક બધા ગીતા કેવા માંગતા એમ કે છે કે આપ જેવા જ્ઞાનીઓ આ સંસાર માં બીજાનું કઈ ભરૂચ થાય માગે એમ કે આ જન્મ ફરી વખત આપશે એક મોટી ભક્તિ એ જન્મધન ના માં કોઈ જન્મ નથી ભક્ત ભક્તો જે લાલ ભક્ત હતા ભગવાન એટલા માટે બીજું કોઈ જાણી તો જ્ઞાની તો એટતાવા ના હોય એને જેને થતું હોય તેને ઉગતા ના હોય પણ એમ નાખે મને અવતાર આપો કોણ આપનારું કોણ કોણ આપનારો જે આપનારું કે છે ભક્ત એ કઈ કક્ષા નો ભક્ત કેવાય આપનારો નેતા રહ્યો જ નથી ત્યાં એ કઈ કક્ષા નો ભક્ત આ તો હિન્દુસ્તાનમાં ઇશારો માને આવું શું કહ્યું અને તે આ કહ્યું હતું કર્યું હબે પડવાનું ઉદાં પ્રદાર થયા શું થયું નહીં તો મનુષ્ય આવ્યો હોય મનુષ્ય અનંત શક્તિ ભરેલી છે એ શક્તિ પ્રગટ કરનારું કોઈ પાકે થાય જો નાની ભક્ત તો હોય ક્યાંથી લાગે નાની ભક્ત ને તો બરબાદ કૃષ્ણ ભગવાન કહેવાય શું કેવાય હા તો બધા ચત બધા દ્વેષ ના ચૈનો બધા આચાર્યો છે પરમહંસ ભગવાન હં લગત અને કોણ વાગે આવું આવતા તો આ ભગવાન ભક્ત નો લાલ ને ત્યાં શું ખાડું આપ્યું પછી અમે બોલ્યું છે ભલું છે ઘટારો માં ભગવાન આનંદ પામવા માટે આવી કોઈ પણ સંબોધો માં મારા સાથે બોલવું જોઈએ તો આવું ચલાવી मैं आ सत्य तो बोल रू नहीं करू तो आ सत्य ने गा ते किलू विशिष्ट चाक ते कि सामान्य होगा जुदा है बं एक અને એ તેની વચ્ચે નો કારણ કે પેલું પોઝિશન પામું એ બહુ મુશ્કેલ છે અદ્વૈત ની માટે વિશિષ્ટ અચ્છે આવ્યું છે માને પેટે જન્મ માંગે છે અને આ વૃક્ષ કરતા જન્મ શું ખોટું એવું કુલા સભા છે આપણા નહી આ વાત આપડો વિવેક ના થાય તમારે ખુલ્લું નાખો ત્યાં બધે જંત આવી વાતો ચાલક એ જે વાત કરે છે એમાંથી જે બધા કેટલાક બીજા અનુષંગિક મુદ્દાઓ એવું છે કે આ જ્ઞાનેશ્વર જ્ઞાનીઓ થઈ ગયા હું આપણે કહું કે આવું શા માટે એમાં આવું શા માટે ખોટું માનવું એનું પુસ્તક રહો મારી સાથે આ બધા જ્ઞાનીઓ ચેજાર પાક્યા લીબડા લીબડા પાક્યા હોય એમ જો લીબડા પાકે જ્ઞાની થાય હા તો બધા ભક્તો કેવાય બધા નથી આમ થાય ને હિંમત વાર છે અને તે વાણી બોલતા માલકી વગર ની હોય સો બોલી શકાય બોલી શકાય अहंकार रहित था समझवा प्रयत्न करने हमें चालू की વચ્ચે પોતાનું રાખવા ના હોય તો એક શબ્દ રહી જાય એવો જ હોય છે એમની કહેવા માટે નથી મારી સમજાર અને એક પુસ્તક મળેલા કોઈ પણ જાણી એવું આવું કરી લોકો માર્ગ ના પામે અથવા માર્ગ દીધું કીધા બિચારા एक दादू भाई एक आचार्य भाई भगवान मावी पा कहते બધા બધા શું કરે આનંદ કર્યું કેટલા જવાબ માને ત્યાં કે છે કે શાસ્ત્રો ક્યાંથી લાવ્યા મધુર ઉપર ઉઠાવી લાવ્યો મધુર ને શું આપ્યું જમાના માં જે કૃત્ય આજે બધા શાસ્ત્રો મધુર માથા પર ઉઠાયો માથા પર ઉઠાયો તમે રોજ ઉઠાયો છે બે મધુર કમ્પેર કરેલા નથી બોલતા અમારે ના બોલાયું ખોટું એકદમ તું ચા તો ના બોલાય તું છે હા આવું પોતાનું જો વાત આપણ ના ખોલશે તો જ્ઞાની પોતે જ્ઞાની નું નિર્વિવાદ વસ્તુ હોય એનો વિવાદ ઘણા હવે આ કોઠા ભગતો થયા છે બીજો કોઈ માગ્યો છે આ તરફ હું આવું છું બોલું છું માન્યતા છે જ્ઞાની નો સાથે મેં તો જ્ઞાની જાય છે તો પોતાનું અત્યારે જે કવર છે એ કવર કેસવા લીધે તું દાદા એમ કે કે હું ઓપન માઇન્ડ છું ઓપન માઇન્ડ છે ઓપન માઇન્ડ પર છે એ સેવા દેવા વસ્તુ દુધી છે જ્ઞાની એ બહુ મોટી વસ્તુ છે તે પરમાત્મા છે આ તો બધા ભસ્તો કેવાય ધા પડશે નઈ તમે આ જો કરો ને તો પાડી પકડાશો તમને મહેરબાની કરી શું છે આ તો બધા ધક્તો કહેવાય અને સેવા કરી બધા ધક્તો હંમેશા સેવા કરે બધું સાડ પાછો ગયા છે ને કે બધું થઈ બાકી દે શું કહ્યું ફક્ત હોય બધા એટલે જ્ઞાન તો પરમાત્મા કહેવાય કૃષ્ણ ભગવાન કહેવાય આ તો નહિ વાતો ફેલાય ને આ વાતો ભયંકર ખોટા જુખ્ઠું વાત છે અદ્વૈત કેવો હોય અધારો બહેન સુધી ક્યાંથી ફેલાય શું કરું રહેતા દેખે ભયંકર શક્તિ બનાવી ગઈ છે અટકી ગઈ છે અને જ્ઞાની તો કોનું નથી જ્ઞાની તો કૃષ્ણ ભગવાન અને પુસ્તક કેવું કે હોય દાદા આમાં વિવાદ ની વાત જ નથીલા કેવાય વાત માને પેટે જમવા માંગે અલસી કોટીલા કેવાય એવું કહેવાનો ભાવ જ નથી મારો કેટલી વર્ષો હા બુદ્ધ ભગવાન એમને મુક્તિ મળી પણ નથી લીધી કારણ કે આખા જગત ને આ વાલી વાતો શું પામી છે ઘટી વાતો ના આવે ખોટી બધી રહે બુદ્ધ ભગવાન જ્ઞાની થયા જ નથી બુદ્ધ જ થયા છે એક અવસાન જ્ઞાની થવા માટે સવાર છે બુદ્ધ ની વાત કરો તો વાત છે પણ આવા ભક્તો વાત સામાન્ય ભક્તો ની વાતો કરો ખસે એ તો તમારી જ વાત કરવા માંગે છે તમારી જ વાત કરવા માંગે છે કે જગત કલ્યાણ કરવા માટે ભલે જન્મ આવતો બીજો તમે જે કહો ને કે મારે ઉતાવળ નથી હા ઉતાવળ નથી એટલે શું કેવા માંગુ છું કે ભલે જો બધી કુદરત નો નિયમ હોય તો હજી રાખે ભલે મારો હશે આપણે તૈયાર થયું લોકો ઈચ્છા નથી હશે લોકો નું કલ્યાણ થતું થાય ભક્તો શું કલ્યાણ ભક્તો એ બળે કલ્યાણ કરું એ તો કોણ ઈચ્છો એ બીજા શાંતિ એટલા માટે કલ્યાણ તો કર્યું ક્યારે થાય કૃષ્ણ ભગવાન યાદ કરે કે મારી જ કરે કરી કારણ કે એ આત્માને કેવો માને છે ધનિક આત્મા માને અને આત્મા કેવો છે સનાતન કેવો છે તે નિદાન અને થઈ તેને સનાતન આત્મા